યોહાનની લખેલી સુવાર્તા એનો ચોથો અધ્યાય યોહાનની સુવાર્તા અધ્યાય ચોથો હવે ફરોસેના સાંભળવામાં આવ્યું કે યોહાન કરતા ઇસુ ગણાના શિષ્ય કરીને તેઓને બાપ્તીસમાં આપે છે ઈસુ પોતે તો નહીં પણ તેના શિષ્ય બાપતીસમાં આપતા હતા એ પ્રભુએ જાણ્યું ત્યારે તે યવુદિયા મુકીને ફરી ગાયલમાં ગયો સમૃદ્ધમાં થઈને તેને જવું પડ્યું માટે જે ખેતરી યાકુબે પોતાના દીકરા યુસફને આપ્યું હતું તેની પાસે સમરૂનના સુખાર નામે એક શહેર આગળ ત્યાં આવે છે ત્યાં યાકુબનો કુવો હતો માટે ઇસુ ચાલવાથી થાકેલો હોવાથી કુવા પર એવો એવો જ બેઠો તે વખતે આશરે બપોર થયા એક સમૃદની સ્ત્રી પાણી ભરવાને આવી ઈસુ તેને કહે છે કે મને પાણી પા તેના શિષ્યો ખાવાનું વેચાતું લેવાને શહેરમાં ગયા હતા ત્યારે તે સમૃહની સ્ત્રી તેને કહે છે કે હું સમૃહની સ્ત્રી છતાં તું યહુદી થઈને મારી પાસે પાણી કેમ માગે છે કેમ કે સમૃહની યહુદીઓ કઈ પણ વ્યવહાર રાખતા નથી ઇસુએ તેને ઉત્તર આપ્યો કે દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પા તે કોણ છે એ જો તું જાણતી હોત તો તું તેની પાસે માગત અને તે તને જીવતું પાણી આપત સ્ત્રી તેને કહે છે કે પ્રભુ તારી પાસે પાણી કાઢવાનું કઈ નથી ને કુવો ઊંડો છે તો તે જીવતું પાણી તારી પાસે ક્યાંથી હોય અમારા પૂર્વજ યાકુબે અમને આ કૂવો આપ્યો અને પોતે તેના છોકરાએ તથા ડોરોએ એમાંનું પીધું એના કરતા શું તું મોટો છે ઈસુએ તેને ઉત્તર દીધો કે જે કોઈ આ પાણી પીવે છે તેને ફરી તરસ લાગશે પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો જરો થશે જીવન સુધી જર્યા કરશે સ્ત્રી તેને કહે છે કે પ્રભુ તે પાણી મને આપ કે મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે ઈસુ તેને કહે છે કે ચા તારા પતિને અહીં બોલાવી લાવ સ્ત્રીએ તેને ઉત્તર આપ્યો કે મારે પતિ નથી ઇસુ તેને કહે છે કે તે ઠીક કહ્યું કે તારે પતિ નથી કેમ કે તને પાંચ પતિ હતા અને હમણાં જે તારી સાથે રહે છે તારો પતિ નથી એ તે ઠીક કહ્યું સ્ત્રી તેને કહે છે કે પ્રભુ તું પ્રબોધક છે એમ મને માલુમ પડે છે અમારા પિતૃ આ પહાડ પર ભજન કરતા હતા પણ તમે કહો છો કે જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુષાલેમમાં છે ઈસુ તેને કહે છે કે બાય મારૂ માન એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂષાલેમમાં પણ પિતાનું ભજન નહીં કરશો જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ કેમ કે તારણ યહુદ્યો માંથી છે પણ એવો વખત આવે છે અને હાલ આવ્યો છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી અસત્યતાથી પિતાનું ભજન કરશે કેમ કે એવા ભજનારાઓને પિતા ઈચ્છે છે દેવ આત્મા છે અને જેવો તેને ભજે છે તેઓ આત્માથી અસત્યતાથી તેનું ભજન કરવું જોઈએ સ્ત્રી તેને કહે છે કે મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે એ હું જાણું છું આવશે ત્યારે તે આપણને બધું કઈ બતાવશે ઈસુ તેને કહે છે તારી સાથે જે બોલે છે તે હું તે છું એટલામાં તેના શિષ્યો આવ્યા અને સ્ત્રી સાથે વાત કરતો હતો માટે તેઓ આશ્ચર્ય પામ્યા તો આપણ તું શું ચાહે છે અથવા તેની જોડે તું શા માટે વાત કરે છે એમ કોઈએ પૂછ્યું નહી ત્યારે તે સ્ત્રી પોતાની ગાગર ત્યાં મૂકીને શહેરમાં ગઈ અને લોકોને કહે છે કે આવો જેટલું મે કર્યું તે બધું જેને મને કઈ બતાવ્યું તે માણસને જુઓ તેજ ખ્રિસ્ત છે કે શું તેઓ શહેરમાંથી નીકળીને તેની પાસે આવવા લાગ્યા એટલામાં શિષ્યોએ તેને વિનંતી કરી કે રાબી જમ પણ તેણે તેઓને કહ્યું કે મારી પાસે ખાવાનું અન્ન છે કે જે વિશે તમને ખબર નથી માટે શિષ્યોએ અંદરો અંદર કહ્યું કે એને માટે શું કોઈ કઈ ખાવાનું લાવ્યો હશે ઈસુ તેઓને કહે છે કે જેને મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે તમે શું નથી કેતા કે ચાર મહિના પછી ફસલ આવશે જુઓ હું તમને કહું છું કે તમારી આંખો ઊંચી કરીને ખેતરો જુઓ કે તેઓ કાપડીને માટે પાકી ચૂક્યા છે જે કાપે છે તે મુસારો પામે છે અને અનંત જીવનદાયક ફળનો સંગ્રહ કરે જેથી વાવનાર તથા કાપનાર બંને સાથે હર્ષ પામે કેમ કે આમાં એક કહેવત ખરી પડે છે કે એક વાવે છે અને બીજો કાપે છે જેને માટે તમે મહેનત કરી નથી તે કાપવાને મેં તમને મોકલ્યા છે બીજાઓએ મહેનત કરી છે અને તેઓની મહેનતમાં તમે બેઠા છો જે સ્ત્રીએ સહાયદી આપી કે જેટલું મેં કર્યું તે બધું તેણે મને કહી બતાવ્યું તેની વાતથી તે શહેરના ઘણા સમૃહ્નીઓએ તેના પર વિશ્વાસ કર્યો માટે સમૃહ્નીઓએ તેની પાસે આવીને તેને વિનંતી કરી કે તું અમારી સાથે રહે અને બે દિવસ સુધી તે ત્યાં રહ્યો તેની વાતથી બીજા ઘણા વિશ્વાસ કર્યો તેઓએ કહ્યું કે હવે અમે એકલા તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા કેમ કે અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે જે જગતનો ત્રાતા તેની સ્ટેજ છે બે દિવસ પછી તે ત્યાંથી નીકળીને ગાલિલમાં ગયો કેમ કે ઈસુએ પોતે શાહેદી આપી કે પ્રબોધકને પોતાના દેશમાં કંઈ માન નથી હવે તે ગાલિલમાં આવ્યો ત્યારે ગાલિલોએ તેનો અંગીકાર કર્યો કેમ કે જે કામ તેમ યરુસાલમમાં પર્વની વખતે કર્યા હતા તે સઘળ તેઓએ જોયા જોયાતા કેમ કે તેઓ પણ પડવામાં ગયા હતા કાના જ્યાં તેણે પાણીનો દ્રાક્ષ રસ ત્યાં તે ફરી આવ્યો ત્યાં એક અમીર હતો તેનો દીકરો કપરનામમાં માદો હતો તેણે સાંભળ્યું કે ઇસુ યહુદિયાથી ગાલિયરમાં આવ્યો છે ત્યારે તેણે તેની પાસે જઈને તેને વિનંતી કરી કે આવીને મારા દીકરાને સાજો કર કેમકે તે મરવાની અણી પર હતો ત્યારે ઈસુએ તેને કહ્યું કે ચિન્હો ચમત્કારો જોયા વગર તમે વિશ્વાસ કરવાનો નથી અમીર તેને કહે છે પ્રભુ મારા દીકરાને મળવા અગાઉ આવ ઈસુ તેને કહે છે કે ચાલ્યો જા તારો દીકરો જીવતો રહ્યો છે જે વાત તેને કહી તે પર વિશ્વાસ કરીને તે માણસ ચાલ્યો ગયો તે ચાલ્યો જતો હતો એટલામાં તેના ચાકરો તેને સામા મળ્યા તેઓએ તેને કહ્યું કે તારો દીકરો જીવતો રહ્યો છે તેણે તેઓને પૂછ્યું કે કઈ વખતે એ સાજો થયો થવા લાગ્યો ત્યારે તેઓએ તેને કહ્યું કે કાલે બપોર પછી એક વાગે તેનો તાવ જતો રહ્યો એથી પિતાએ જાણ્યું કે જે વખતે ઈશુએ મને કહ્યું હતું કે તારો દીકરો જીવતો રહ્યો છે તે જ વખતે એ થયું અને તેણે પોતે તેના ઘરના સઘળાએ વિશ્વાસ કર્યો ઈશુએ ફરી એ હુદયાથી આવીને આ બીજો ચમત્કાર કર્યો